इतना दिन चलेगा नहीं हैं? जो राजा जो राजा जो अच्छा काम करता है इसका फल अच्छा मिलता है बुरा काम करता है वो सबके लिए भगवान के लिए, के भी लिए है आप समझ ले ज्यादा में ज्यादा क्षत्रिय है पर वही लोग है भ्रामीण लो और शुद्र लोग नहीं उसको पैसे इधर तो उत्साह का drama yeah. nahi nahi lakshmi tera ladki okay you got it that point no that I, i got it i got it why do i say this thing you know because it is uh, alekin tell me please say we are reading in the school day you know in a sanskrit where i have a sanskrit course we were been taught in yeah duniya ka nyay hai ke kisse kisse kya bhav se kiya ha ha ke sach se kiya sha phandao oh yeah then you're wrong that's okay yeah. i understand that one but it huh that so that point is correct baba i agree that one you got it ઓકેટ મીન <laughs> <laughs> <laughs> <context. laughs> આખરે બ્રહ્મા પાંચ હજાર સારસે ઉપર ચાર દેવલોક બંધ હો ગયા કે ચાર નરભૂમિ બંધ હો ગઈ બંધ હોય કોઈ જાતા નઈ જુના હે એવો હેન્ટા ને એમ ના કઈક હું આર્ગ્યુમેન્ટ કરું છું મારી નહી કોઈ બરોબર સાહેબના આર્ગ્યુમેન્ટ નહીં હોતા આર્ગ્યુમેન્ટ બોલે પાસે અક્કલ નહીં જિગ્ના સાગના સમજ ગયા કે આપણે કીધું ને ચાર દેવલોક બંધ થઈ ગયા છે ચાર લોક નર્કલોક બંધ થઈ ગયા એનું કારણ શું એનું કારણ એવું હમજ વાત છે કે માણસ કરવાની તાકાત નથી રહી એટલે ચાર નર્ક બંધ થઈ ગઈ પાપ કરવાની જે તાકાત પુણ્ય કરવાની તો તાકાત જતી રહી પણ પાપે કરવાની તાકાત અમને તારી બેન જો મુસલમાન ઉઠાઈ જશે અરે બેન મારી બેન માં ના કે બોલવાય ના રે મુસ્લમ ના થયા હાથ છોડીને બહાર આવડ્યો એટલે પાપ અમને થાય નઈ આ સવારીમાં બચારા કરે આ તો ભાવ કે છે આ બેન તમારે શું લેવા પાછો જ યુનાઈ ગુજરાતી યુમસ સો હેપી આ વિલ બી યુ લેટ્સ વોર યહાં બદર કેયા કે આપ આબે ઇસ તને પુણે કરો પુણે કોન્ડે સ્ટ્રોંગ હો એ આપ પુણે જ સુકર વિચારણ મને ચોર્યા કરે આ ઓ યે दादा થાય આ બધા બધા બોક્સમાં ભેગા થયા અને બેસી જાવ તો જીતી જાવ ઈ સમજાવ બધું હારી અને બેસી જાવ તો બધું જીતી જાઓ હારી ને જીતી જાવ એ સમજાવ છો હારી ને હા અમે આ ત્યાં હારી ગયો ને તો પછી તમને લડવા માટે ત્યાં જોઈએ કોઈ લડવા આવે નહીં શું લડવા જાય ત્યારે જીતે ઘર બનશે ત્યાં બાર નહી ગયો હોય એટલે લડવા ફાયદો નથી ક્યાં જાય અહિંસામાં શક્તિ છે હિંસામાં શક્તિ હોય હિંસામાં શક્તિ વેરફયાસ કરે એમ આમાં બહુ છે જબરજસ્ત તાકાત છે અહિંસામાં શક્તિ એ કીધે ત્યારે તો એક ક્ષત્રીસિંહ છોકરો ક્ષત્રિય છોકરો હીરો ચાર ઉપર ચાર બંધ પણ દાદા પાપ કરે ત્યારે એનો હેતુ ચોખ્ખો હોય કે ઉપર જાય જે લોકો એવું છે इतना ओपीएम खा जाए तो क्या होता उल्लू जो से क्या मर जाता है कौन मारता है कोई जन लेता है कोई जन कोई जन मर जाता है ना हां ओके okay. दादा बोले फॉर्म मार दो इसको कैसी चीज से मारता चल रहे, चल रहे? को है कोई जाने की जरूरत नहीं कोई मान कोई मान की जरूरत चला एनर्जी दे दे सेरी तो अब बार खाली थे के मैं तो पाते रे मुख बार भरी के रे वो पाते હેન્ડર શક્તિ બોલતું હોય એમ છું હૃદરકો હું જયારે ખબર નઈ કર્યા કરે ટુ ટાઈ ટુ કરે હા બધું કરે સમજ નહી કે સબક દાદા માણસ જયારે મળે ત્યારે ક્રોધ માન માયા લો બધું વાળી ચોરીને સાફ કરીને જાય હા એ સમજાતું નથી દાદા કેવી રીતે થાય એ કેવી રીતે એમાં શું માણસ ની માણસ ની શું દશા હોય સાફ કરેલું વપરાઈ જવાનું ચાર્જ થઈ જવાનું ડિસ્ચાર્જ થઈ જવાનું એને ડિસ્ચાર્જ થયેલું હોય ઉપર થી પાછું ચાર્જ કર્યું હોય ને એટલે ચાર્જ છે તમારે ચાર્જ થયું નહીં ને ભગવાન તો એટલે ઉગે ફરી વાર કે પાકા નહીં અને બીઆું થઈ જાય એવા લોકો બીઆું જ થઈ જાય પછી ખેતર ના પહેરે આપડે ગયા થઈ જાય પછી શું ગયું ધંધો એક પૈસો બધે અંજનાબેન પૂછે છે કે એમને અને બીજા જે નવા મહાત્મા સમજાયું નથી કે ભોગવે ભૂલ એ કેવી રીતે જતા મળે પાડી લઈ લે ખબળી ને પછી પછી પાંચ મિનિટ બીજી ગાડી આવે ભેગા કરી આપે ભોગવ થઇ જાય ને પણ દાદા એ જે આપણે ભોગવે એની ભૂલ જે છે તો કોઈ પણ પ્રસંગ થાય ત્યાં આપણને અંદર થોડું ઘણું કઈ દરદ થયું ચલી એટલે આપણે ભોગવું એટલે દરેક સંજોગોની અંદર જો આપણે કોઈ પણ સંજોગો ભોગવીએ તો આપડી ભૂલ મેં પણ હલાવી નાખે જાતને એટલે મોટાભાગના બધા સંજોગોમાં આવી જાય ને કોઈ ચીજ એવી નથી કે આપડે હૃદય ને હલાવે તમારી ભૂલ છે તો હૃદય છે બી સારા માંની ભૂલ થઈ ગયો લોટરીમાં ભોગવે એની ભૂલ બરાબર કેમ લાગ્યો તારી શું ભૂલ છે એટલે પોતાના પાપ થી થાય છે એટલે પોતાના પોતાની ભૂલથી પોતે ભોગવે એની ભૂલ છે તો કે આમ જે આકાશ આકાશ સંસારો ની ઓળો જાય જાય કે છે બોવની ભૂલ સમજ રે તો બોલ આકાશ સંસાર ન ઓળળે સરકાર હે રોક તો આ ગાયા પાહું દીને આ ભૂત આત તો યુઆ સફર તો સપસ્ય તો તો જોજી તો હે ફા ઓની જે ના દી જાને તો કે છો તમે કે નોટ ડુન્ટ બ્લેમ ધ રેબર બ્લેમ યોર સેલ્ફ નોટ બાય ટીમ્બલ જસ્ટ ઇફ યુ આર નોટ સ્ટેબલ ઓકે ધેટ વુડ ફોર લોવર્સ શું વાત હે કિસ રેબર રે હી કર્મ વેલ ગીન મેચ્યોર હી વિલ ગો ટુ ધ ક્લાસ કે તો કે એક સરખો જ લાગી સામે એવો ફોટો હોય જ્ઞાની પુષ્ ને એવો જ હોય તો સેન્ટર માં બેઠેલા છે એટલે સામે જ જોઈએ એવો ફોટો હોય બરાબર તારા માસા એટલે હું નમસ્કાર કરું છું કેમ તો સાબુ કે સાબો તારો અજબે તારા માસા એટલે હું નમસ્કાર કરું છું અમે રોજ દેખાને ઉઠવા રોજ દેખાને બોટે અરિંદ્રે સે કરું છું તમા તાજે નિવાલી તપдали સેલ પદ્ર દે કેવું ન્યાયથી ચાલી રહ્યું છે એ બધા સંસ્કાર ચાલી રહ્યો દાઢી વારું કેસે એટલે થાય છે પણ આ બીજું બધું શું કરું સર કરાવે ડાડી ઉગી લેવું ગાડી અને આમ શું ટ્રેડ ટ્રેડ કરાવ તમે તો એ આંગળો દે દે એમ કર્યું આટിവાર જવાય તો હે જી કોઈ છે આમાં કે શું 50 પછી કેટલો ઓર થાય નથી દેખાય બી તા સુધી સસ્તી હો જાય તો થોડો ટાઈમ લાગતમાં બોડે આવන්නේ જે એક ટાઈમ કેટલો એના કે જેનો પ્રમાણ જો તમને બોડી નથી આવા લલિત અને જ પતિ ગયું છે બધું બધું સાઈન થઈ ગયું છે પછી એમ કે કાગળ લખ્યો છે મળશે તમને અને લલિત પરમ મંગળવારે આવશે પરમ દિવસે નાનક ચોટા દેખાડવાનું બાપા ને હિરાદ ખરાબ ઓછો બોલે ખરા ને ના બોલે તારે શું કરે મારે જાય ત્યારે ને આપણે મારું વર્તન ભી તેવું તેની સાથે હતું શૈલેષ ને શૈલેષ ને હું વાર કહું ને શૈલેષ ને તપલી તો મારવાનો નથી પણ તું એવો પ્રસંગ આવે છે તને ખીજવાનું પણ નહીં પડે અને અત્યાર ઓગણીસ વર્ષ આ ખીજવાનું પડ્યું નથી દાદા કેમ તમે આવો ને આવ્યો ને જવું પડશે નઈ હે મોખિયા નહીં જવું પડે નથી બ્રાહ્મણ જવું પડે બધી વસ્તુ હોય ત્યાં રિલેટીવી નથી ત્યાં આગળ સ્વતંત્ર થશે શું કયું આ તો રિલેટીવી આ હોય તો આ હોય તો ભોગવાયું નથી સાતું જ્યા પછી તો દુઃખ જ ના હોય બરાબર આ દુઃખ તો સુખ તો શાનું છે કલ્પિત છે બઉ થાકેલો હોય ને ત્યારે કહીએ કે ભાઈ આ ઝાડ તો નથી આ બાવળીઓ છે ના આ તો તાપમાં દુઃખ પડ્યું છે તે દુઃખનો દુઃખનો દુઃખમાંથી એ સુવું સુખ કે આપણા લોકો બે દુઃખ વચ્ચે ઇન્ટર ને સુખ કે છે લોકો શું કે બેદ છે માનતેજાતે ટુ સેડનેસ દોડ બિટવીન ટુ સેડનેસ દેટ વીસિડર સુખ તો સુખ ના સુખ ક્યાં છે બોલતેલ બધા તો જાયું થોડું સમજાયો એટલે થોડું સમજાયો એટલે લહેર પાણી કરે છે એ કે છે કે મોક્ષ લઈએ મોક્ષ મળે પછી તો કાયમ નો આનંદ પરમાનંદિત છે એવો પાછો નથી દુઃખ ને ખોળતો હોય સુખ જ ખોળે દરેક જીવો અને તે સુખ મનુષ્ય માં થોડું મળે છે ત્યારે આવું સુખ ના જોયે કાયમ સુખ પછી દુઃખ આવે એ ના જે સુખ દુખ આવે એ તો આટલું સારું જમાડ્યા પછી બધું નથી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 અં દેરીએ તો બોલતો ન દેખા ચૂકાય છે જે ના બોલે દાદા લઈને જેમે બોલે પર એ ના બોલે હા બોલતા હે ફેરોજી હા હા આવશે દેરી મો એના નંબર અને હેપીનેસ મિંદ દુઃખનો અભાવ એનું નામ દુઃખનો અભાવ સંસારી દુઃખનો અભાવ કોઈ પ્રકારનો દુખ નહીં ઓકે એક્સેન્સ હેપિનેસ બટ ધ એક્સેન્સ આ તમને તમને હા બસ યે આ બત જ બેઠા યે યે અત્યારે ત્રિચરે યે ચૂ ચૂલે યે હેપિનેસ યે બસ યે યે દે ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધ પેન યે મનુષ્ય આવ્યું છે ને તે રહી નો દોડો આપણે વાગરી પડે ને એટલી વાર નો છે ફરી પાછું ચાર પગ વાર ભોગ ખુરાબ એવું થાય કાળી ચૌદશ ને રવિ કોક દાડો આવે એમ કે છે કે સુખ અને દુખ સુખ અને દુખ ના હોય ના ભોગવ હોય તો પછી આપણે અહિયાં શું કામ હોય કે છે તો આપણે અહીંયા મનુષ્ય જાતિમાં શું કામ હોય સુખ અને દુઃખ ના ભોગવવાનું હોય તમારા આત્મ કઈ છે આત્મા સત્તા છે કઈ સત્તા છે તારા હાથમાં કઈ સત્તા છે તારા હાથમાં આપણે ના ક્યાં જાઓ તાર ક્યાં કઈ સત્તા છે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 લાチン કજે હ બરી થાય બરી કે કલ થાય બધારે પ્રકારની વાતો રયો છું હેલો ચોખો તો ખુલાસન કરવો પડશે ને મારે ભજી તો કરવો પડે ને સરોસ હતા જા જાના ઉપર ભગવાન ગાજે ઉપર ભગવાન ગાજે જવાનું એવું કે કે ઉપર ભગવાને ત્યાં દીધું તારે ઉકેલ કરી શકે છે કયું ભલે કોઈ બાપોય નથી રોજ અત્યારે ઓળખાણ મળી આવશે પણ એ કયું બાપોય નથી બધું ઓળખાણ ખાલી આકાશ છે કલ્પનાઓ છે બધી દેખાતા હોતા દેખાય બહેરી દેખાય ચા દેખાતા મગજ માં તો દેખાડે છે મગજ માંગજ માં આવાજ જોયે ને ભગવાન મગજ મગજ મશીનરી છે મશીનરી ભગવાન દેખાતા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 तो अनवर हुआ है उसके पास जाकर बैठो देर आओ ना तो देर ही होगी वोंती आपका गॉड एंड योर एक्सपीरियंस देन यू हैव टू गो टू वन हुज ऑलरेडी सीन दैट दैट्स राइट दैट्स ओके द बॉम लिविंग एंड गोइंग टू टूलेस आल्सो बिकॉज़ देयर इज अ फेइंग इन मीराबाई भजन में एक वन जो सिद्ध गॉड हम डेवलप करते हैं हरिजन हरिजीत कितनी सिचुएशन है लो रियल गॉड जो है तो डोंट गो टू दैट If you go to god and body did you wealth and property and these mm -hmm. and say as far as you want what did you want to get yes. yes. god and go to the hariya again me matya the in the hit or the god who will be for the mira the reading in the school day ha the man ko prakat chota shuru hone ga jay ran go aaye aa kon fare manush pano hare to ha the bari ko abla ja ne the place same life નકામી ગઈ કહેવાય પદલ ઉભો થાય તો પછી માસ જ ના કહેવાય પદલ ઉભો થયા કરે પછી આ કબાટમાં મૂકી રાખે સોલ્વ થાય નહીં કબાટમાં મૂકી રાખે પછી કબાટમાંથી હાથમાં જાય ને હાથમાં પછી એનું ફેલ થયા કરે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 gustori said like this that lord mother no, that, that narada muni narada muni was asking to lord bhagwan you no know, he bhagwan who is your best devotee then roman says that you best devotee you want to know yes yeah, yeah. i want nada kona bar thi ya? nahi lo ha le liya ha sai le sira bhara mala ke 3 ek vage jase thank you that means they are in circle, go down to the park, go down to the earth and then go to the place, go to the place, the the the the there will be an infinite house, and he is my best devotee. <laughs> then Narada got a student. He said, I am praying Lord from day and morning, evening, all the time, but I am not considered the best devotee. If somebody else is there in the earth, let me go and then sign, I will see.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 રાત્રે બાર વાગ્યા સુધી દો ઘંટા <laughs> <inaudible> <inaudible> <inaudible> <inaudible> <inaudible> સાઉથ બધા માણસો ને વાત કરી ને એનામાં ઘણા લોકો ફેરફાર જોયો બધો કે આમ કે એમ એમ દાદા વાત કરી તો દાદા મળવું છે બધા અને આપડે તમારી ઈચ્છા છે આપડે ડેરા સમજ પેલું કરી ગોઠવ બાલાજી ઓલ એ દાદા ને જય સચિદાન કેજો પેલી જન્માષ્ટમી છે અને કીર્તિભાઈ શ્વેતા બેન કુસુમ બેન આપડા જયંતાઈ વાળ એ લોકો અને કદાચ સાંજે કરશે ફોન બાલાજી્વર ગયા ગયા એકાને લગા કે દો સો રૂપિયા દે તો આગે ચા પૈસા ફોર્ટી આદમી સેવન કાર થી સેવન કાર કાર લે કે ગયા હતા સેવન તો હમને ના બોલ્યા કેતના પૈસા હમરે જરૂર નહીં મેં તો હમક ભગવાન બહાર બોલાય ગયા ભગવાન કો બહાર બોલાયા સબને દર્શન કર લાયા વારિય વ પીછે ગયા ફર રાત કોજ દાઇ કાફી કે સબકો બુલાતા અરે આપ ખુદ આકે દર્શન કરો આકે દર્શન બોલાયા નિર્ભયન થઈ ભાઈઓ સબ ના લગા દર્શન કર ખુશ હો ગયા કે ભગવાન પાસે છે કે દાદા ની ગ્રેટો છોકરા માં બોલાયા તમે દર્શન બધા કરી શકો અમને કરાયા અઢી વાગે મોર્નિંગમાં બાલાજી ના ત્યારે ભગવાન નહીં તો ભગવાન બુલા કે ભગવાન નહીં ભગવાન બુલા કે ભગવાન કાતન રહેતા હોય બધા રણછોડ રણછોડ ઉધર જતા હૈતા તો સબલો હારા દર્શન કરતા ખુદ આયા સબલો રમછી મેમ્બર કમિટી પુજારી બનતા ખુદ કે આયા તો ભગવાન ખાલી નામ હૈ ઓ રંગી હૈતેજી હૈતે બધા કૃષ્ણ ના સ્વરૂપ છે કૃષ્ણ ના સ્વરૂપ બધા બધા બ્લેક શું કર્યું કોઈ જગ્યાએ સફેદ ના હોય ચાર વાર કપડા બદલ આવ્યું